અને પ્રખ્યાત એટલે પેલા જે આપડે ભાવ કરેલા ભાવ કરેલા ભાગ આવે છે અત્યારે તો તે આગત ક્યાં કરે આજે મારી નજ્ઞાન આ તું પણ આજે મારું નાય આથી ઓરાય દઉં છું મનોરંજન કયા મારે જેને સુખ માન્યું હતું તેને આપણે બોલાયા પણ અત્યારે તો આપડી દ્રષ્ટિ બદલી ગઈ એટલે આપણને મિથ્યા લાગવા માંડે કેવું કાતા સુખ તો નહીં પણ મીઠ્યા એ નહીં પણ મિથ્યા નહી ભાસ કાળે મીઠ્યા ભાસ વર્તમાન સંકેત થઈ કાળે મિથ્યા ભાસ કાળે મીઠ્યા ભાસ એટલે જે આપણે આવ્યું જેની ઈચ્છા થઈ અમારું નહી બોલાયેલી ખરી પણ અમારી એલે અમારું નહીં આપણું હોય તો વર્ગ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 એ તો તમે એ આજ્ઞા કરી છે મારી આજ્ઞા સંભાળ છે પછી અમારા સંભાળ નિકાલ કરવા જાય બને એની પ્રકૃતિ બરાબર એવો આપડે આજ્ઞા નથી આપણી આજ્ઞા તો તમે તમારું નીચે નીચે નહીં બતાવ્યું એવું બધું જોતા ભાઈ અમારા ઘર ના મૂંઝાવાની આજ્ઞા પાડી નહીં પછી આપડે એના માટે લાગણી કહેવાય કેવી રીતે સમાધાન કરવું એનો એ નહીં ખબર ના થાય તમારી પ્રસુતિ દાદા ની આજ્ઞા પાડી મેં કયું હોય કે ભાઈ જોઈજો નઈ તો તબે નક્કી કર્યું પાસે નથી જોવું સરકાર વાગે જોઈ લીધું અત્યારે વાત બરાબર છે કે એવું થઈ જાય છે દાદા ના પછી કેમ થાય છે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 એ છતાં દાદા ની અવજ્ઞા નથી એને પાઉ કે લાગણી ના હોય ને લાગણી ના પડે તો કે ના લાગણી ના નવ તો સુન સુન સ્પીક ના કરું બરાબર આ લાગણી નહી આ લાગણી નહી ગરેન્દ્ર છો બિઝનેસ ની એક વાત જો તો નવ તો લાગણી હોય તો આમ છો પછી આપણે ધ્યાન મત દેવા દે ને બસ તો નથી રહે હા બસ લાગણી ઓધાર કરે છે લાગણી ના આખી ના કરે છે મમ કરેક્ટ વાત કહી દીધી લાગણી વારો જાય પણ ના ફરે આપણે બીજા જન્મ માંથી આપણે બીજા જન્મ શું લેવા આપડે બીજા જન્મ માં શું લેવા પ્રતિક્રમણ એટલા બધા કરી નાખીએ ત્યારે માટે નવરા ફરીએ ત્યારે માટે ફરી પણ એવું બોલીએ એમ કઈ ઓછી વાત છે તારી પછી ઉતરવાનું છે એવી રીતે બોલીએ છીએ ઉતરવાનું ખરું કરી ત્યાં હૈદ્યાબળી લોકો નું પણ આ હિત કરે જે પોતાનું હિત કરે તે લોકો બીજા ઉપર હિત કરે પોતાનું હિત આવશે બીજાનું હિત કરતો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 એટલા બધા સંયમ પરિણામો નતા જેટલું અસંયમ પરિણામ અમુક હદ લપત છે પણ આનું તો ચડવાનું હદ જ નથી એટલું બધું સંયમ પરિણામો આપણે ઘણી ઈચ્છા કરીએ પાંચસો રૂપિયા આજે તો ઢોલ મારે આવે તો પછી આપડે કેટલા બધા આનંદમાં નથી ના માને તે પરિણામો થાય કઈ હાઈ પ્રગતિ ઉઠી લઈ જાય પ્રગતિ છે તેમની મચ્છદારી બી એક જ મદદરૂપે આવી ગયું હોય અને આખી રાત જાગે એના જેવો થાય મચ્છરદારી બી એક જ અને પછી એમ જ આખી રાત જાય મન પર્યવું જ્ઞાન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 તમને આજે પછી નહીં ભલે પતે મતિ જ્ઞાન હોય ત્યાં સુધી અંશ ભેગા થાય નહીં મતિ જ્ઞાન પૂરું થાય ત્યાંથી શરૂઆત પછી કેવ થાય કેવ ની શરૂઆત કરાય એ શુક્લ ધ્યાન ભરતે તો કૃતજ્ઞાન નો એવો નિયમ નથી કે શુક્લ ધ્યાન વરતે હોય પણ શુક્લ ધ્યાન ના અનુભવરૂપે નઈ કેવું અને આપણું અનુભવ એટલે આ અધિજ્ઞાન એ તો બધું કર્મ સ્વયોગ સમય આધાર છે આ કાળમાં કર્મ ક્ષયો નથી કર્મના ક્ષયો બહુ ઓછા થઈ ગયો છે અને મનો પરિજ્ઞાન તો જેમ જેમ તમને કે મનો પરિ જ્ઞાન તો કોને કહેવાય છે ખરી રીતે કોને કહેવાય છે જગત જાણે છે મન પરિજ્ઞાન જુદું ભગવાને મન પરિજ્ઞાન ને કહ્યું કે પોતાના બધા મન ના પર્યાયવા ક્યાં થયું છે એને વિતરાગોએ મન પરિજ્ઞાન કર્યું જગત માન્યતા શું છે આજે આચાર્ય વચ્ચે કે અમારા મન ના પર્યાય ને જાણવા भगवानी कई हो बु जीवन पूराक्षण थाय मनो करूँ आचार्य तू कोई मन में समझते તો દાદા એમ કરતા કરતા આખી ગડાવી દે ને પછી આ જો અંતર માં સ્વભાવ ઉઠે તો મારે વ્યક્ત કરવા સિવાય નથી અંતર માં સમાવી શકતો નથી મારે આ મને ફરી એક જ્ઞાની નથી આ કેવ જ્ઞાન છે પણ લોકોને ને કહીએ ને તમે હું કહું છું મને લોકો વાંધો ના ઉઠાવે હું કહું કે મને પચ્યું નથી કેવું જ્ઞાન પર તે કેવા જ્ઞાન પચ્યું નથી તો લોકો વાંધો ના ઉઠાવે માને કાલે મને જે પ્રશ્ન પૂછતો હોય તેનો જવાબ આપી શકું તમને ના આપી શકો શ્રી કહ્યું તમારાથી જે થતા ના બોલાય શ્રી કહ્યું તમને શુટલે ધ્યાન કરસેપ્ટ કરું કેવજ્ઞાના હું ભેગા થઈ ગયા હું એક્સેપ્ટ કરું આ પ્રત્યેક દાદા ભગવાન ની સાથે આપના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 ના પાકડીઓ પડે પાછા ફળ થાય ને એટલા માટે બોલ બોલ કરીએ શબ્દો બધા એક આપ અંતર દયા પ્રત્યા કરે અંતર દયા પણ કોઈ ની નહીં પોતાની પોતાની શીખવા પણ કથાય ને નુકસાન થતા એવા તમે જોયા નથી સમજે ભાઈ ને આપડે તો કઈ માર્ગ માર્ગ જોયા વગર શું લઈ જા ભાઈ એનો અત્યારે આ કવિમાં કઈ પાસ કરવા જઈએ પાસ થાય તમને પેલ પાછો કરવો પડે પાછો કરવો પડે એના કરતા જો આપેલું કામ નીકળી ગયું અરે એટલે તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવ ને થાય સદગુરુ બોધ તો પામે સંકિત ને વર્તે અંતર શોધ શબ્દ થી સંકેત કહેવાય છે કેવું શબ્દ થી પછી કસાયતા માત્ર મોક્ષ અભિલાવે ખેદ અંતર તે કહીએ જિજ્ઞાસ તે જિજ્ઞાસુ જીવને થાય સદગુરુ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 પરમાર સંકેત અમે જ્ઞાન આપીએ છીએ પરમાર સંકેત થાય છે સાહેબ સંગીતે કયા કેવર્શન કેવું આપ્યું કેવળ જ્ઞાન અને પરિણમ્યું વર્તે નિધ સ્વભાવ નો એટલે નિધ સ્વભાવ સ્વભાવ અનુભવ લક્ષ પોતાનો સિદ્ધાત્મા નું લક્ષ્ય અનુભવ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 એક કલાક થઈ જાય જીતેન્દ્ર જીતેન્દ્ર કાંઈ વધારે પછી તો જીતમો પડે શું થાય મનમાં એમ થાય તને સમજાય છે ટૂંક ના આપણે ભાવના કરી લીધી થાય છે એને કપાળી દે શું કહ્યું વર્ધમાન સંકેત થઈ આ સંકેત વર્ધમાન થાય એટલે એની પર શંકા પડી જાય છે હું માણેક લાગુ નિશંક હતો શંકા પડે છે શંકા હતી ત્યાં નિશંક થાય કરતા તું મોક્ષ તે તું છું મોક્ષ કરું પોતે જ મોક્ષામાં દેહ આપડે એમની ભાષા બધા ભાષામાં દેહ્યા દ્રમિક ભાષામાં વેરાયટી માલવામાં આવે છે વિતરાક સ્વીકારે નહીં વિતરાક તો કે જે ગુણ થાય તારે અમે લેખા કરવાનું અત્યારે થાય છે પણ કનિક માર્ગ માં એ કરવું પડે હા લખ્યું છે બધું બરોબર બઉ સુંદર છે આખું બધું સાત નો સારું લખે એટલે અપૂર્વ જ્ઞાન ભાન આવ્યું કે જે ભન હતું તે આવ્યું કે સદગુરુ ના ઉપદેશ થી આવ્યું અપૂર્વ ભાન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 કે હું વિચન છું વણિક છું કચ્છી છીએ હિન્દુસ્તાની હું તો બેઠાદ નિધમાં નિષ્ફળ જે માન્યું નિધમાં આવી ગયું અને પેલું બધું રહી ગયું નિધ પદ નિધમાં દૂર થઈ ગયું જ્ઞાન સ્વરૂપ દે હોય શું કયું ભાષ્ય ચેતનારો હું શુદ્ધાત્મક ભાષ્યમાન થાય તેમને શું કે આ તો લેવાય આ તો વધારે કે કઈ રોગમાં આવું વધારે આવડવા માટે હોય હરકી કિંમત નો પચીસ લાખ નો પણ આપ્યા પછી હું કઉ કિમતી લાખ નો દોઢ લાખનો પાંચસો જેવી જેવી સમજાવે તેવું તેવું એ હીરાની સાચવડી હોય કેવી સમજાવી આ પાંચે આઠતો હોય ટેબલ ઉપર મૂકી હું જમેલું કે પછી મૂકી શકે છે બે લાખ નું સમજણ પ્રમાણે કે જમવા જાય પછી પછી કબાટ મૂકી દઈશું પેલો વિલો ના મૂકે મૂલ્ય તમારે ઈરા આપ્યો છે હું કામ કરી દઉં કામ કાઢી લેવાનું કેવા ભાવ છે બઉ આ તમારી સમજ માં નહીં દેશે અને તરસ જ થોડા ગેસમાં ભાવ થયું નિદ સ્વરૂપ છે આત્મા માં આત્મા બેસી ગયો અને એમને તો હું રામ સુરી છું પરોખ ને પ્રત્યક્ષ માનવું પડે શું કરવું પડે હાશ રામ પણ સુધાર્યા છે એમ બા્યું બે ત્રણ શીખ્યો હોય સાઈઠ થી ચાર થયા બધા એક એમના વખત થી છે વૃષભદેવ વખત ની જ્ઞાનીઓ બધા થયા કરતા પણ એમના શિષ્યો બે થી સાઈઠ બધા ને વધારે આ એટલી બધી મોઘી વસ્તુ છે કે પામી શકે જ નહીં શું કે એમને એમને જોડે ગોળે ગમે તેવું જ્ઞાની હોય તો પણ અકળાયા કરે શું કરે એનું ફળ પુન્ય મળે છે પણ આ જ્ઞાનીઓને તો પુણ્ય ના મળે એમને તો એડજસ્ટ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 અક્રમ વિજ્ઞાન પાકે છે સોર માં તીર્થંકરે ક્યુ છે કે પાંચમા આરામાં અક્રમ વિજ્ઞાન સારું થશે ગરીબ બાબત માં આશ્ચર્ય અને તેમાં આ એક મોટું આશ્ચર્ય પૂજા કયું આશ્ચર્ય બેઠું શુક્લ ધ્યાન કેવાય છે અદર અમર અવિરાશી દેહા તેવું હું રામસુરી છું ત્યાં સુધી કરતા ભૂખતા વૃત્તિ વૃત્તિઓમાં જાય આપડી વ્ર આપણે સુધાર લક્ષ બેસી ગયા પછી વૃક્ષ આવેહ નો નિર્વિકલ્પ છે જ્ઞાતા દસતા પદ નો કરતા છે કે નિર્વિકલ્પ હોય છે આપણું શરૂઆત થી નિર્વિકલ્પ હોય છે મોક્ષ કહો ની જે શુદ્ધતા તે પામે સમજાવ્યું સંસ્ત માં સકળ માર્ગ નિર્ગંચ અહો અહો શ્રી સદગુરુ કરુણા સિંધુ અપાર આર પ્રભુ કર્યો પ્રભુ કરવી કિંમતી કોઈ વસ્તુ નથી કીધી અને તે તો તમારે કિંમતી વસ્તુ મને આપી ના કિંમતી શું કરવાનું કે શું કે ધરી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 સમજાવી ને સમજાય ને કઈ આત્મભ્રાંતિ સદ રોગ નહી આ દુનિયા માં બીજા બધા રોગે છે પણ આત્મભ્રાંતિ જેવો રોગ એ કોઈ નહી તારે ઔષધ વિચાર ધ્યાન એમના માં ઔષધ વિચાર ને ધ્યાન હોય આપણે સમજ પડે ને આપણા વિચાર ના થાય વિચાર થઈ ગયું એ તો ફાઈલ થઈ ગઈ છે આપડી જોઈ પરમાર્થો કરો સત્ય પુરુષાર્થ ભવસ્થિતિ આદિ નામ લઈ છે હશે તો થશે એવું બધું કર્યો કે નિશ્ચય વાણી સાંભળી સાધન કર્માથી એવું બોલાવે મારા બોલાય રાખી લક્ષ માં સાધન કરવા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 भावे एक आज्ञा जो पावे कल्याण साधु आचार्य भगवान परमा करो सत्य पुरुषा सब सीधी आम गई छेदो नहीं आत्मा निश्चय वाणी साधन सज्चय राखी लक्ष्मण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 जो। अने तो कला जार करता है ना ख़बर <coughs> एकांत थी आमान दे नहीं कहू एक व्यवहार नहीं बनने साथ व्यवहार બિલકુલ વ્યવહાર નિર્દોષ જોઈએ આ પરિણામ આવું આવવું જોઈશે શું કહ્યું ત્યારે સો ટકા માર્ગ આવશે એ કરવાથી થાય નહી સમજવાની જરૂર છે કરવાનું આ માર્ગ જ નથી આપડો માર્ગ શું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 પોત પોતાની કલ્પના પ્રમાણે સદ વ્યવહાર કે સદ વ્યવહાર હોય નથી કરતા રૂપનું તે આગળ જ્ઞાની થઈ ગયા વર્તમાનમાં હોય કાળ ભવિષ્ય શા કેવાયની દશા કેવાય હમારી દીન દશા કે દીન એટલે આત્મજ્ઞાની આત્મજ્ઞાની દશા એ ત્રાતા સદગુરુ આજ્ઞા દિનદશા નિમિત્ત કારણ આ કારણો નિમિત્ત માટે નિમિત્ત ને શોધજો ઉપાદાન એજે લઈ એ નિમિત્ત પામે નહીં સિદ્ધત્વ રહે ભ્રાંતિમાં મુખથી જ્ઞાન કથે અને અંતર કુટું નમો તે પામર પ્રાણી કરે માત્ર જ્ઞાની નોંધો મોટી મોટી જ્ઞાન ની વાતો કરતો એ કદી બોલી એવું જ ભાઈ આવે બીજા પાછળનું જ્ઞાન થાય કે આપણે આપણા જે નથી આપણા ધીર પાસે નથી આપણા જે આપી દે પણ આપણા દેતા પાછી નથી આપણા આજે આવી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 પાછા ઘણી માર્ગ માં તો કેટલાક ઇંચ ટી જાય છે ને ઉપાદાન ઉપાદાન જાગૃતિ પોતાની જોઈએ અને નિમિત્ત જોઈએ શું કહ્યું ઉપાદાન ને નિમિત્ત બે હોય તો મોક્ષ થાય એટલે ઉપાદાન એટલું લઈ જાગૃતિ ખૂબ હોય અને નિમિત્ત ને દે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 કારણ કે ખંડે ખંડે ખંડે દયા આયેલી હોય શાંતિ આવેલી હોય સત્ય આયું હોય ક્ષમા આવેલી હોય મોત આ તો મોર નો સહ નહીં એટલે હોય પ્રશાંત બાકી કહીએ પ્રશાંત ના ઉત્સાહ તમારું તમારું તો ઉત્સમય નહીં